એ આવો આવો મારા વાલકુડા મીના વાર્તા સાંભળે છે આવો આવો મીનાબેન આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનું છું ભાઈ આજની વાર્તાનું નામ છે સાવિત્રી વાર્તા સતી નામ ઘણો સારો રાજા અને બધી વાતે સુખી હો પણ એક વાતે દુખી આ રાજા એક પણ બાળક નતું कार व्रत कर जंगल ऋषिना कहवात्री देवी नु व्रत कर देवी तो प्रसन्न था चतुर जी हो मीनाबेन सावित्री जेम जेमी थी गई तो सुंदर ने सूंदर सुन्दर थी गई पोता पिता ભગવાન ઉપર ઘણી શ્રદ્ધા એ તો ભગવાન રાજા એ વિચાર્યું કે સાવિત્રી ને જેવો વર જોઈએ પોતાની ઈચ્છા મુજબ એવો એ શોધી કાઢે એટલે કહ્યું કે તું દેશાટન કરવા જા બેટા आखो देश तपोवन जा, भाद, एक, एक, तपो तपो एक दुमसेन राजा तप करे दुमसेन ना राजा घरों थ आंधड़ो गेलो દીકરાનું નામ હતું સત્યવાન બહુ સારો ખુબ સુંદર અને બધી વાતે એનામાં ગુણ પણ ખૂબ સારા द मुनि पे थी, थी मन्माने, मन्माने नारद मुनि बोलिया सवित्री ए पसंद करेलो दीक पति बढ़ी रीते योग्य પણ દુર્ભાગ્ય થી લગ્ન પછી એક જ વર્ષ પછી એનું મૃત્યુ થશે બોલો નારદજી સાવિત્રી નો તો અડગ નિશ્ચય એ કેમ ફરે હું એક મનથી એને વરી ચૂકી છું મહારાજ હવે બીજા કોઈને પતિ કરવો એ પાપ છે સત્યવાન જ મારો સ્વામી સાવિત્રી થયું અને સાવિત્રી બધો રાજપાટ છોડી પતિ સાથે વનવાસી બની વનમાં રહેવા માંડી એને પતિ અને સાસુ સસરા સેવા ચાકરી કરવા માંડી અને પતિનો પ્રેમ ને સાસુ સસરાડે હવે ચાર જ દિવસ બાકી રહ્યા હતા ઋષિએ કહ્યું કે એક વર્ષમાં મરી જશે આનો પતિ એટલે સાવિત્રી તો એ વિશે સજાગ હતી એને ખબર હતી કે હવે તો ચાર જ દિવસ છે પતિને કેમ બચાવ્યા અને ભગવાન નામ સ્મરણ માં ગાળ્યા ભાઈ ચોથા દિવસે સવાર પડી રોજ ના નિયમ પ્રમાણે એનો પતિ સત્યવાન કુહાડો ખંભે ચડાવી લાકડા કાપવા અને સત્યવાન સાથે નીકળી પડી ભાઈ વનમાં પતિ અને પત્ની ચાલ્યા જાય છે નદી નાળા વટાવતા વટાવતા વટાવતા વનમાં આગળ ને આગળ જાય છે ઝુંપડી તરફ પાછા ફરવાની તૈયારી કરવા માંડી પણ ઓહો હો આ કેવો તાપ પડે છે કેવો તડકો તપે છે માથું ફાટી જાય એવો તડકો અને પવન નાખવા લાગી પણ સત્યવાન ની માથાની પીડા તો વધતી ચાલી વધતી ચાલી સાવત સાવિત્રી ખબર પડી ગઈ કે આ કઈ સાધારણ બીમારી લાગતી નથી ત્યાં તો સત્યવાન જરાક આંખ બંધ થઈ ઓહ સાવિત્રી ગયા દિવ્ય છતાં બિહામનો પુરુષ નો દેહ સત્યવાન ની નજીક ઉપેલો હતો ઓહો કેવું ભયંકર કેવું ભયંકર એનું સ્વરૂપ સાવિત્રીને તો ઘડીક બીક લાગી અને પૂછ્યું અરે ઓ મહાપુરુષ આપ કોણ છો અને શા માટે અહીંયા છો આપનું આવું રૂપ જોઈને તો એવું લાગે છે કે તમે કોઈ મહાન પુરુષ જણાઓ છો પેલા પુરુષે જવાબ આપ્યો હું સાવિત્ર દેવ મારા હાથમાં છે તે યમપાસ છે યમપાસ સત્યવાન આયુષ્ય આજે પૂરું થયું છે એના માટે પ્રાણ યમલોક લઈ જવા માટે આવ્યો છું પતિનેવ લ પતિને કોઈ છીનવી ના શકે એવું નક્કી કરી ને સાવિત્રી તો ભૂખી ને તરસી યમ ની પાછળ ને પાછળ ચાલવા માંડી જ્યાં પતિ ત્યાં પત્ની સાવિત્રી તો પાછળ જાય હો ભાઈ યમદેવે પોતાના પગલા ની પાછળ પાછળ પડતા સાવિત્રી ના પગલા સાંભળ્યા એ તો આમ પાછળ ફર્યા ને બોલ્યા તારા પતિ નું આયુષ્ય આવી રહ્યું છે ધર્મ મારાથી કેમ ચુક મને સાથે લઈ જાઓ આવું વચન સાંભળી સાવિત્રી ની આવી વાણી સાંભળી ને યમરાજ પ્રસન્ન થયા એમણે તો સત્યાવાન જીવિત થવા સિવાય જે કઈ પણ સાવિત્રી નું જોતું એને તો સત્યવાન ને સજીવન કરવા રડ લીધી સાવિત્રી ની આવી રડ જોઈ યમરાજે સત્યવાન નો પ્રાણ પોતાના પાસ પોતાના બંધન મુક્ત કર્યો હું તને દીર્ઘાયુષ્ય આપું છું લાંબુ જીવીશ તું એટલું જ નહી બીજા વરદાનો પણ આપ્યા ઘરડા સાસુ સસરાને બળ આપ્યું આંખો આપી એવી છે આ સાવિત્રી ની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશો ભાઈ આવજો